હોય અરે ગુના કરીને પચવાંશિક હોય અમલેમ અમલેમ એલ નિયતિカラー યાર નિયતિ નિયતિ નિયતિ થાય થાય જોઈએ કા દીન મુખ થાય તો ચાયરાએ ચાયરા તો દુસાઈ ચાયા ચાયા પડી જાય ચાયા પડી જાય દુસાઈ મે દુખત સે અલ્લાહ અયક થાય એવી દુઃખ ના થાય એ સ્થિતિ કરવી છે આવે ચોક્કસ શા માટે નહી ચોક્કસ કા માટે નહી ચોક્કસ કરવી છે હા કરવી છે છતાં પણ આ સંસાર માં એ કેમ લપેટાયા કરે છે લપટાયા કેમ કરે છે દુઃખી હોય કઈ હા સમજે છે છતાં સમજે છે પોતે દુઃખી છે પાછો કેમ કરે પણ એના હાથમાં નથી પ્રકૃતિના તાબામાં પ્રકૃતિના તાબામાં પ્રકૃતિના તાબામાં પ્રકૃતિ થી છૂટે તારી પ્રકૃતિ ગુજરાત કરે પ્રકૃતિના તાબામાં પ્રકૃતિ બંધાઈ ગઈ છે તેના તાબામાં છે આપડા હાથમાં ખેલ રહ્યો પછી આવે તો પ્રકૃતિ જીતીયે એટલો આપડે હાથમાં ખેલ થાય પ્રકૃતિ જ્યાં સુધી નથી ત્યાં પ્રકૃતિ આપડે ગુંચાઈ ગુચાઈ કર્યા કરે આપણા માટે એવું કે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય તો પછી સાથે જવાનો વાત એટલો છે કેટલીક જ્ઞાન થી ઓછી થઈ જાય પ્રકૃતિ જ્ઞાન થી ઓછી થાય પ્રકૃતિ એટલે આવરણ આવરણ આવરણ હોય ને ઈચ્છા ભરાય એટલે આવરણ છૂટે એટલું ઓછું થઈ જાય બાકી ખાલી બહુ મજબૂત પ્રકૃતિ બનેલી હોય બઉ બઉ આવરણ ઘાટ આવડે વાળ તો મરે ત્યારે છૂટે નહીં છૂટે નહીં એવી એવી દેખાય જયારે જો પ્રકૃતિ છૂટે નહીં અને પ્રકૃતિ નો વર્ષ થઈ ના કરે છે દ્વાર આપે તે પ્રકૃતિ વસ્તુ દ્વાર પછી ને તે પ્રકૃતિ નું વસ્તુ એ જ્ઞાન થી નહિ જયારે ચોરી કરે છે પ્રકૃતિ પ્રકૃતિ અને પુરુષ નું જયારે જ્ઞાન થાય ને કે હું કોણ છું છે ઈશ્વરભાઈ છો કોણ છો તારે સામાન્ય માણસ છું સામાન્ય તમે આત્મા છો ચેતન છો તમે એ તમે પુરુષ આત્મા એ પુરુષ છે અને આ પ્રકૃતિ જ્યાં સુધી પ્રકૃતિના અધીન છે ત્યાં સુધી પુરુષ ને કશું ચાલે નહી જયારે પ્રકૃતિ ને જીતે પુરુષ ત્યારે પુરુષ નું છુટકારો નહીં તો આ દુખો તમને પડ્યાસ કરવાનો દુઃખો નિરંતર ભોગવ્યાસ કરવાનો ગરીમાં શાંતિ ઘડીમાં શાંતિ ઘડી શાંતિ ને શાંતિ એ પ્રકૃતિ લીધે છે ખરું સુખ છે સાસુ સુખ તો જેલમાં ચાલે નહી ઉપાડી ના થાય શાંતિ ના થાય કેટલાક માણસો પોતાના શાંતિ મેળવવા ખાતે કંટાળી અરે ઝેર પી છે ને એ જાય છે નહીં એ પ્રકૃતિ જાણે જોતી નથી મને એ નથી કૃષ્ણ ભગવાન એ નથી ને માર ભગવાન નથી આ બધી પ્રકૃતિ ના ભગવાન તો ભગવાન હતા કૃષ્ણ ભગવાન હતા પુરુષ ને જાણતા પ્રકૃતિ છે એ બઉ જાણવા જેવું અંતરે બધું થાય બીજા જીવનમાં શાંતિ મળે આ જીવન થી કંટાળી ગયેલ હોય ઝેર પીએ ઝેર પીને મરી જાય તો કે એને બીજા જનો શાંતિ મળે વધારે અશાંતિ થાય અશાંતિ વધે ઉઠું વધારે થઈ ગયા અશાંતિ વધારે થાય મનુષ્ય જીવન મનુષ્ય ને છુટકારો ના થાય જે પીવાની એ તો ભોગવે છુટકો મનુષ્ય જીવન આપડે ઉઘરાડી ઉઘરાડી કોઈ કરવા આવ્યો હોય મનુષ્ય જીવન મનુષ્ય જીવન પાછું મનુષ્ય ને જ મળે એવું ખરું મનુષ્ય ના ગુનો રહ્યો હોય તો મનુષ્ય મળે અને જાનવર જેવો થયો પાછળ પશુ ના ગુનો હોય તો પશુ જાય દેવ ના ગુનો દેવ ન જાય જેવા ગુનો કે મને વખત મને વિચાર આવે કે મને કોઈ ઘાળ ભુ થાય ચોરી કરતા વિચાર આવે કે મારી કોઈ ચોરી કરે શું થાય દુખ લેતા વિચાર આવે દુઃખ મને થાય શું કરે કોઈ ની સ્ત્રી હવે આપડે ધરતી બગડતા પેલા વિચાર આવે કે મારી સ્ત્રી કરતી થાય આવું છે અડહકુ ખાઈ જાય છે આ ફેરફેર કરે છે ખટપટો કરે છે એ બધું જાનવર બચે નહિ સિદ્ધાર્થ સિદ્ધાર્થ ચાર પગ ફરી બે પગનું સીમાન પડે નહીં આપી દે પોતાનું સુખ બીજા ને આપી દે એ દેવગતિ મજાય દેવગતિ બજાય પોતાનું જે સુખ હોય બીજા સુખ માં દુઃખી માણસ આપી દે એ દેવગતિ બજાય પોતાને સુખ આપી દે આપણે શિખંડ આપી ગયો લગ્ન માં આવે અને જે ખાઈ જવાની ઈચ્છા કરે જાનવર માં જાય આપવાની ઈચ્છા નહીં પણ ખાઈ જવાની ઈચ્છા આપવાની ઈચ્છા નહીં બેલેન્સ હોય તો પણ જાન માણસ માં અને લીવા ખાવાની ઈચ્છા હોય આપવાની ઈચ્છા ના હોય તો જાનવર મજા આવે અને વગર કોમ ના કુદવા બાવી પેઢે મકાનો ફાયદો ના હોય પોતાને અને વગર કોમ નુકસાન કરે એ નર્ક માં જાય વગર કોમનું નુકસાન કરે પોતાને ફાયદો ના હોય પોતાને ફાયદો હોય અને નુકસાન કરે તો જાનવર માં જાય નુકસાન કઈ કર્યું જાનવર કઈ પૈસાથી દ્વારા આપવું એવું નહીં કોઈનો ધક્કો કઈ જૂતીએ કોઈને હારી ચલા આપીએ કોઈનો છોકરા ઉધારે સે ચડ્યા હોય તો સમજાઈ પાડીએ અરે ભગવાન તો તમારી કોઈ જગ્યાએ નથી ઉપર બધે આવ્યો આકાશમાં જાનવરો જેમાં જ્ઞાન દેખાય છે જેમાં લાગણીઓ દેખાય છે આ જાડે લાગણીઓ દેખાય છે ને એમાં પછી આ કાપી નાખી પછી કલા ભગવાન એમ જાય ને પચવા ડેરા ડેરા મહી વાળા પણ યાદ ના આવે તો શું કરે ત્યાં મેળવવા માટે ગુરુ જરૂર ખરી ભગવાન ને મેળવા માટે ગુરુ ની જરૂર ખરી માર્ગ ની જરૂર ખરી આપડે ખેતીવાડી સીખરી હોય તો ગુરુ જરૂર ગુરુ તો જોઈએ ને ભણ્યો ભણ્યો ખબર ની ગુરુ જાણકાર હોવો જોઈએ કે ડકો થાય તો શું થાય ગુરુ ને કહીએ તમને હું ધોલ મારું તો આપણે તમને ભાઈ તમને ફેર મળે છે મળે ખરા આપડે અપાન કર્યું હતું તે ગુરુ નહી એ ગુરુ નહિ એ આપડે ચુકદ નહીં કઈ ને આપડે ગાળ ફોડીએલ મારીએ તો એ સ્વાય લેવા આવ્યો હોય આપણે લૂંટાયા કરીએ લેવા આવે ગુરુ નાય સતો નથી આવતા ગાકી મળતી ન હોય એટલે જાય ત્યારો ગળાકી બહુ મળે ત્યારે ભગવાન શું છે ક્યાં રહે છે શું કરે છે આપડે શું કરીએ છીએ ભગવાન શું કરે છે ભગવાન કશું કરતો નથી આ બધું તમારી જવાબદારી બધી તમે જેવું આવો ને ભગવાન નું નામ ખોટો હું નહી ભગવાન તો બિચારે એમાં તમને પ્રકાશ આપ્યા કરો પ્રકાશ આપે છે અને મળી બેઠા છે એમને કઈ દકલ છે તમને અહીં ના ગમે સંસારમાં આનંદ આપશે ભૂચેલા જ હોય બધા મનુષ્યો ગુતવાર ગુચવારમ ફર્યા કરે કઈક ને કઈ હોય તો ઘોચવાડો થાય પછી એનો નિદાર કે આવતા ગુસ પૈસા શું કામ લાગે ભગવાન યાદ રહે બિલકુલ નહી બિુલ